સહજાનંદ રસ અનુપમ સારો કરેલ સુખ દમુપમુખ ગાય નિગમ નેગલ ચરણે લોલ નખશિક પ્રેમ સખી નાથ રહો ઉર માર મીરે લો વા તારી ના શણીનાથ અધર બિબલ છે રે છે મારા પ્રાણ કરો કુરબાન જોયા જેવી ચા વાલા તારા દંતદારના બીજ ચતુરાઈ ચાવે વારા પ્રાણ હરો છો मिठो, मिठो, लो। वाला तारी नासिका नाथ अधर बिंब लाल छेरे लोल ये पेला थोड़ी जमणा गाले टीबकड़ी छे यी बात શ્રીજી મહારાજને જમણે ગાલે જે ટીબકડી છે એ સહજાનંદ સ્વામીની વિશિષ્ટ ઓળખ છે અહીંયા થોડીક વાત મનમાં આવી ગઈ એટલે કહી દેવાનું મન થાય છે તમારી પાસે કદાચ એવો શ્રીજી મહારાજનો ફોટો આવ્યો હશે કે જેને ઘણા લોકો ઓરિજિનલ ફોટો કે અથવા તો એના જોયો પણ હશે પલંગ ઉપર બેઠા છે બંને ચરણ નીચે કઈ ગોળ તકિયા જેવું છે એના ઉપર પધરાવ્યા છે મસ્તક ઉપર ग है आशीर्वाद हाथ राखो एक हाथ में रूमाल ये सातल पर राखो ब्लेक एंड व्हाइट है घना लोग एने ओरिजनल श्रीजी महाराज ना कैमेरा पड़ेलो फोटो कहे थोड़ा वक्त पहला मरी पास एक भगत लई मैने के आ श्रीजी महाराज ना ओरिजनल केमेरा पड़ेलो फोटो मैं कीधु आती कैमेरा पड़ेल श्रीजी महाराज ना आ ओरिजनल फोटो नहीं मैंने किम एवं कहो छो घे वेचे, थे, वेचे थे, प्रचार करे अठार सौ छवि फ्रांस में थी ये तेरे ऑन मेटल धातु प्लेट उत के પદ્ધતિ એટલી બધી લેંધી ને બધી હતી કે એને કંઈ બહુ જલ્દી બધે હરી ફરવાઈ શકાય એવો નહોતો અને સર્વ સુલભ પણ નહોતો અને હજી સંશોધનની પ્રારંભ કાળમાં હતી અને વ્યવસ્થિત કાગળ ઉપર ઓન પેપર ફોટોગ્રાફી કરતો કેમેરો ઈસવીસન અઢારસો ને શોધ થઈ ઇંગ્લેન્ડમાં હવે ઈસવીસન અઢારસો પાંત્રીસમાં ઇંગ્લેન્ડમાં કેમેરો શોધાયો વ્યવસ્થિત પેપર ઉપર પ્રિન્ટ ઝીલે એવો તો શ્રીજી મહારાજ ઈસવીસન અઢારસો ને તો સ્વધામ વધારી ગયા છે તો ક્યાંથી ઓરિજિનલ હોઈ શકે તો મને ક્યાં ફોટો છે જો તમે કેવો છે આ મેં કીધું એ જાણવા જેવી વાત છે ઘણા લોકોને આ ખબર નથી શ્રીજી મહારાજ સ્વધામ પધારી ગયા પછી ગુણાતીતાનંદ સ્વામીના જીવનકાળ દરમિયાન ચૂડા કરીને ગામ છે ત્યાં એક હરિકૃષ્ણ બ્રાહ્મણ કરીને એક સત્સંગી હરિભક્ત હતા જે પોતાની જાતને સહજાનંદ સ્વામી હરિકૃષ્ણ મહારાજ મનાવતો શ્રીજી મહારાજની જેવી જ વેશભૂષા ધારણ કરતો એવા જ વસ્ત્રો પહેરતો સાધુઓને દીક્ષા આપતો નામ પણ જુક્તાનંદ મુક્તાનંદ એવા બધા નામ પાડતો ઇવન જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામી પાસે રહેલા પણ બે સાધુ એની પાસે જતા રહ્યા હતા એટલે એવો એક દંભી પાખંડી બ્રાહ્મણ હરિકૃષ્ણ એ પૂજા એનો આ ફોટો છે એટલે મેં કીધું ભલા થઈને હોય પૂજામાં ક્યાંય તો આને સાબરમતીમાં પધરાવી દેવો મને કહેવા તો ભૂંડી કરી મેં કીધા એ તો એવી જ છે પછી બીજી વાત કે એ જે ફોટામાં મૂર્તિ ચિત્ર છે એમના હાથ અને ચરણની આંગળીઓ ગોપીનાથજી મહારાજને મળતી આવતી નથી એટલે એ ઓરિજિનલ નથી બીજું મસ્તક ઉપર જે પાક ધારણ કરી છે ये रेडिमेड हो ग्रीजी महाराज स्वाभाविक जो बांधता छोगलियो ने नेचरली मुकता एवं पग नहीं मैंने कह ये बराबर है सौ थी मोटी बात मैं कीधे कि एमने जमणे गाले टीबकड़ी नहीं મેં કીધું કદાચ કોઈ હવે આ બ્લેક એન્ડ વ્હાઈટ છે ને આ તો બધું એવું છે ને કદાચ કોઈ જમણે ગાલે ટીબકડી કરી નાખે તો એ ઓરિજિનલ નથી કારણ કે જો એ વખતે ઓરિજિનલ ફોટો ઝીલાયો હોય તો એ નંદ સંતો એ ફોટાનો પ્રચાર કર્યા વગર રહે નહીં અને આપણે તો ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ સુધી આપણે મળેલા અને એ બધા સંતો તો એટલા બધા શ્રીજીને કહેવાય ને કે જીજ્ઞાસુ કે આવી વસ્તુને તો છોડે નહી એટલે ક્યાંય પ્રચાર જોયો સાબ્યો નથી જૂની પેઢીમાં અને શ્રીજી મહારાજનો જો આમ કેમેરાથી ફોટો પીડ્યો હોય ઓન મેટલ એ ઈસવીસન અઢારસો છવીસ ફ્રાન્સમાં થયું હોય આપણે જ્યારે નાના હતા ત્યારે કેમેરા કેવા આવતા મોટી ઘોડીઓ ઉપર આવતા મોટું ડબલું હોય માટો કાળો પડદો નાખ્યો હોય અને ફોટોગ્રાફર ગુજરાતમાં આવી જાય શક્ય છે અને જો એમ ગુજરાતમાં આવી ગયો હોય શક્ય હોય એમ બન્યું બને જ નહીં પણ તો સર માલકમ તો ગવર્નર છે બાદશાહ છે તો એ જ્યારે ગુજરાતમાં શ્રીજી મહારાજને મળવા આવે ત્યારે એમની સાથે કેમેરામેન ન હોય એવું બને નહીં અને એવો ફોટો લીધો હોય તો એમણે લંડનના મ્યુઝિયમમાં અવશ્ય મૂક્યો હોય એટલે આ બધી વાસ્તુ તદ્દન બોગસ છે પણ સૌથી મોટી વાત છે જમણે કાલે ટીબકડી નથી બસ એ વાત યાદ આવી એટલે મને એમ થયું કે આ થોડું બહુ જરૂરી છે ભવિષ્યમાં પણ લોકોને ગુમરાહ ન થાય એના માટે આ ચોખ્ખટ જરૂરી છે बाकी तो टीबकड़ी एवं खोवा तो वाला तारी निका नमनी नाथ श्रीजी महाराज नमनी नसिका नमनी एटर घाटीली रूपकड़ी मोहक एना विषे अपने गया प्रवचन में थोड़क सांभ नसिका एट नाक અને નાક એટલે આબરું યશ પ્રતિષ્ઠા શ્રીજી મહારાજની નાસિકાનું ધ્યાન કરવું અને ધ્યાન રાખવું ધ્યાન કરવું એટલે ચિંતન કરવું અને ધ્યાન રાખવું એટલે એમનો જે યશ આબરું પ્રતિષ્ઠા છે એને ક્યાંય ધક્કો ન લાગે એવી રીતે જીવન જીવવું આપણા જે સત્સંગના નિયમો હોય એ પ્રમાણે વર્તીએ તો આપણું પણ નાક રહે અને ઈષ્ટદેવનું પણ નાક રહે હંમેશા નિયમ ધર્મ બાબતમાં લોધિકાના દરબાર અભયસિંહજીને યાદ કરવા એ ગુરુ ગોપાલંદ સ્વામી પાસે વર્તમાન ધારણ કર્યા પછી એવા ઘણા પ્રસંગો હોય પણ અભયસિંહજી ક્યાંય ઢીલા ન પડે बान छोड़ न कर जाननगर न महाराजा विभा जाम तो एक खंडिया राजा गणाय जन्म दिवस होभा कचेरी आमंत्रण हो बदा भाया तो बैठा होने त्या शराब पीरसाती होने अभय सिंह जी तिलक चांदला हाथ में माला लाई भजन करता बैठा हो શરાબની પ્યાલી આવે ત્યારે ગ્રહણ ન કરે પણ કહ્યું અમારા હાથની શરાબની પ્યાલી અભય સિંહજી ન લે આપ એમને આપો એમ હવે વિવાહ આપવા આવે એ તો કેવડી મોટી વાત કહેવાય અને એનો હાથ પાછો ન ઠેલાય ઘણા લોકો એના सासू ससुरा ना हाथ क्या पाछो ठेले तो विभाजाम पोत आ शराबनी प्याली अपने अभय सिंह जी पता भेट में खोसेली कटार काढ़ी हाथ में आप के दरबार आपना हाथ नो अपन न थे શરાબ અવશ્ય ગ્રહણ કરીશ પણ આ મુખે તો મેં ગુરુ ગોપાળાનંદ સ્વામી પાસે વર્તમાન લીધા છે એટલે દારૂ માંસ ચોરી વ્યભિચાર આદિ જિંદગી મેં ન કરી શકું પણ આ કટારથી આ મારા ગળાની બાજુમાં કાણું પાડો અને ત્યાંથી તમે શરાબની પ્યાલી રેડી દી હું તમને છૂટ આપું છું અને વિવાદ પ્યાલી ફેંકી દીધી અને અભય સિંહ જેને ભેટી પીડા આવા ટેકીલા સુરવીર અમારા રાજ્યમાં છે એનું મને ગૌરવ છે એ આપણા સત્સંગીઓનો આદર્શ છે અને એમણે સહજાનંદ સ્વામીની કેવી પ્રતિષ્ઠા વધારી કહેવાય ગુરુ ગોપાલનંદ સ્વામીની કેટલી પ્રતિષ્ઠા વધારી કહેવાય સાંભળનાર બધા જે બેઠા હોય એને કેટલું એમ થાય કે એક ક્ષત્રિય વિભાજામની સામે પોતાના ધર્મ પોતાના ગુરુ પોતાના ઈષ્ટદેવ એમનું જરાય નીચું કરવા પડવા દેતા નથી આ આપણા સત્સંગમાં આપણે આવા દ્રષ્ટાંતોને જાળવી રાખવા જોઈએ નજર સમક્ષ આઈકોન કહે ને તમે લોકો એમ બધા આઈકોન છે આદર્શ કારણ કે આપણને કોઈ ઓળખતું નથી હોતું જનરલી સત્સંગી નાતે સંપ્રદાય ઓળખાણ હોય યોગેશ્વરદાસજી સ્વામી જુનાગઢમાં બાલમુકુદાસજી સ્વામીની સમવય એ સંત મંડળ સાથે ગામડે ફરતા હતા એમાં ચાર પાંચ વાગે એક ગામની બહાર નદી હશે તો ત્યાં સંતો બધા સ્નાન કરવા જાય એટલે કોઈ બહિરભૂમિ ગયા હોય ને કોઈ આવી ગયા હોય બધા સ્નાન કરતા હોય સે જે ગુરુ આગા પાછા થાય એટલે શિષ્યોને થોડી છૂટ મળે એટલે ઉછળી ઉછળીને ધુબાકા મારે પાણીમાં અને પાણી જોઈને ઘણાને બહુ જુસ્સો ચડતો હોય તો સંતો બધા મોજથી ધુબકા મારે અને સ્નાન કરે એ જમાનાની વાત છે એ વખતે એક ખેડૂત એના બળદને પાણી પીવડાવવા માટે ત્યાં આવ્યો એમણે આ બધા સંતોને આવી રીતે નાતા ધોયા જોયા એ વખતે યોગેશ્વર દાદી સ્વામી આવી ગયા છે પણ સંતો થોડા આમ છેટા હોય સ્વામી પણ થોડાક છેટે હશે પેલા ખેડૂત આજુબાજુ હશે ખેડૂત આમ જોઈ રાખ્યો ને એટલું બોલ્યો કે આ સ્વામિનારાયણ ના સાધુ તો નથી લાગતા જો સ્વામિનારાયણ સાધુ હોય ને તો એ આવી રીતે ધીંગામ કરે નહી આવી રીતે ધુબકા મારે નહીં એની મર્યાદા એની વાત જુદી ભાઈ આ તો કોક બીજા અડબાઉ લાગે છે એ પેલું યોગેશ્વરદાસજી સ્વામી સાંભળ્યું અને તાળી વગાડી સંતોને કહ્યું સાંભળો સંતો આમાં ખેડૂત નથી બોલતો આમાં રહીને શ્રીજી મહારાજ બોલે છે અને સાંભળો કે તમને કે મને કોઈ ઓળખતું નથી સૌ જેની સાથે જોડાયા હોય એ સંપ્રદાયને કે સંસ્થાને ઓળખતા હોય કોઈ સારું કાર્ય કરે તોય સંસ્થા કે સંપ્રદાયનું ગૌરવ વધે અને કોઈ હીણું કામ કરે તોય સંપ્રદાય કે સંસ્થાનું હીણું થાય જેમ તમારે કોઈ એક દીકરો તમારી જ્ઞાતિના પચાસ ઘર હોય અને એમાંથી એક છોકરો કંઈક અઘટિત કરે તો પચાસ ઘરને કલંક લાગે બે આ કઈ કોનો છોકરો છે ફલાણી એક અટક બોલે અથવા તો એના બાપનું નામ બોલે ફલાણા કુટુંબુંબિટ ઘટી જાય સાચું છે ખોટું હમ એટલે હરેક સંપ્રદાય એની આબરૂ નાસ્તિક લોકો નથી ઘટાડતા સંપ્રદાયના અનુયાયીઓ જ ઘટાડે છે એવી જ રીતે સંપ્રદાયના અનુયાયીઓ જ એની પ્રતિષ્ઠા વધારતા હોય છે આપણે એનું એક અંગ તો ખરા જ ને એટલે સાધુ હોય કે ગ્રહસ્થ હોય સંપ્રદાયનું નાનું મોટું અંગ છે એટલે વ્યવસ્થિત રીતે જીવે તો શ્રીજી મહારાજનું નાક જાળવું કહેવાય આબરૂ જાળવી કહેવાય અરે એક ભારતીય પણ પરદેશમાં જો કઈ ખોટું કરે ને તો આખી ઇન્ડિયાની છાપ બુરી થાય છે ને એ બી આ કોણ છે તો કે ઈન્ડિયન છે ઓકે ઓકે અને એક ભારતીય જો ગૌરવ વાળું પગલું ભરે તો આખો દેશનું ગૌરવ વધે છે એકને નોબેલ પ્રાઇઝ મળે છે તો આખા દેશનું ગૌરવ નથી આવતું કારણ કે દરેક સમાજ દરેક રાષ્ટ્ર દરેક રાજ્ય દરેક પ્રાંત દરેક પરિવાર દરેક કોઈ કોઈ યુનિટી એની સાથે જોડાયેલો વ્યક્તિ એનું અવિભાજ્ય અંગ છે એટલે આપણે જ્યાં હોઈએ ત્યાં પણ આપણે આબરું એ બધાની આબરૂ હોય છે એટલે ગૌરવથી જીવવું જોઈએ તો એ શ્રીજી મહારાજની નાસિકાનું ધ્યાન કર્યું અને ધ્યાન રાખ્યું કેવાય માણાવદર ના માયારામ ભટ્ટ એક વૃદ્ધ મહિલા ચાંદી નું પગમાં જૂના જમાને પહેરતા આ મહારાજ ના ચરણ માં છે ને એ પાતળા છે ગામડાના એ વખતે એ લોકો મહિલાઓ જાડા જાડા કડલા પહેરતા બબે ઇંચ જેટલા જાડા હોય ચાંદી ના હોય લઈને કોકને એક ફેરવી માર્યું હોય ને એ બધા એક દ્રષ્ટિએ હથિયારો જતા ધન નું ધન અને હથિયાર હથિયાર તો એવું એક કડલું મયારામ ભટ્ટ પાસે મૂકી ગયેલા કે સાચવજો હવે સમય જતા માયારામ ભટ્ટે પટારામાં મૂકેલો ઉપર ગાદલા ગોધરા મૂકી દીધા હોય ને એમ કરતા કરતા માયારામ ભટ્ટ ભોળા માણસ ભૂલી ગયા અચાનક વળી બધું સાફ સફાઈ ક્યાંય ગ્રહણ આવ્યું હોય કે એવું કઈ રામ જાણે પણ કઈ પ્રસંગ આવ્યો હશે ભટ્ટજી બધું સાફ કરે કારણ કે અપરિણીત હતા એટલે ઘરનું જે કઈ હોય એમને જ હોય કરવાનું અને બૈરા વગરનું તો ઘર સાફ કોણ રાખે એટલે જ બૈરાઓને જ ઘર કીધું છે ને કોઈનું પત્ની મૃત્યુ પામે તો શું કે ઘર ભંગ થયા શું મકાન ના પડી ગયું હોય પણ એના બીરા ઘર ભાંગ એટલે ગૃહિણી ગૃહમ ઉચ્ચતે છે એ જ ઘર કેવાય છે અને ઘરનું ઢાંકણ નારી છે ને સર્વ પ્રકાર એ જ છે મેરામ ભટ્ટના હાથમાં એક કડલું આવ્યું ભટ્ટજી વિચારે કે મને કોઈ એક કડલું તો આપી જાય નહીં બીજું જડતું નથી નક્કી મારાથી ક્યાંક કાં તો કોઈ દાનમાં અપાઈ ગયું ઉત્સવ સમયમાં અને કાં તો આડાવડું થઈ ગયું હવે જ્યારે પેલી ડોસી માગવા આવશે ત્યારે હું કહીશ કે એક જ છે તો એને થઈ જાય કે સ્વામિનારાયણ બધા આવા જ હોય તો એ મારા બાપની આબરૂ જાય મેરામ ભાટે ગમે તેમ કરીને પૈસા ઉછીના ભેળા કરીને પણ એવું જ બીજું સોનીની પાસે બનાવી લીધું ખબર જ ના પડે એવું અને રાખી દીધું સમય એ ડોસીમાં માગવા આવ્યા એટલે મટજીએ કાઢીને બે કડલા મૂક્યા ડોસી કે મારે ક્યાં બે આપ્યા છે મેં તો એક જ આપ્યું છે ભટજી કે કોઈ એક આપે ને એક જોડ હોય થોડી જોડી તો બે હોય આ તમારું છે તો કે ના બાપ માજી પ્રામાણિક નહીં તો એ કે હા બે હોય ના મારું તો એક જ છે અને આ જે છે ને એ મેં નિશાન કરી રાખ્યું છે ઓ કોઈ ઓળખે નહીં એમ છાનું માનું એ આ નિશાન વાળું મારું છે આ મારું નથી ભટજી કે લઈ જાઉં તમારું જ છે આ બીજું ક્યાંથી મારે બૈરાજ નથી કડલું ક્યાંથી હોય તો કે ના હું ના લો ભટજી કે હું ના લો પછી માણાવદરના મંદિરમાં એ કડલાના પૈસા નાખ્યા પણ ભટજી ઘરમાં રાખ્યા નહી આવા સત્સંગની પ્રતિષ્ઠા જાળવા વાળા બધા હરિભક્તો હતા આપડે આગળ ઉપર પણ વાત કરી છે ને કે માણા પેલા માણાવદર જ ગઝેફર ખાન નવાબ હતા એનું રાજ્ય હતું સત્સંગીઓને કર માફ કરી દીધેલો એટલે બીજા બધા ધર્મના સંપ્રદાયના લોકોએ વિરોધ કર્યો ભાઈ એ શું કોઈ ટીલું લાવ્યા છે સ્વામિનારાયણના સત્સંગી હોય કોઈ મહેસૂલ જ ભરવાની નહીં કોઈ પ્રકાર કર નહી ભરવાનો અમે શું નથી ધાર્મિક લોકો ગઝેફર ખાન કે તમે બધા જે મળવા આવ્યા હોય આગેવાનો ભાઈ તમે ધાર્મિક લોકો જ છો પણ એમાં થોડુંક મેં કઈ વિશેષ જોયું છે એટલે મને રાજી ખુશીથી હું તો રાજા છું કર વધારું ને કર ઘટાડવું કર શૂન્ય પણ કરી નાખું તો કે મહારાજા પક્ષપાત છે એટલે આવું ન કરવું જોઈએ વિનંતી કરીએ છીએ સારું બેસો પછી ગઝેફર ખાને કહ્યું નોકર ચાકર એક ગલી જેવું સાંકડું હતું ત્યાં એમને લઈ ગયા ને થોડું દૂર ઉભા રહી ગયા છુપાઈને અને થોડા ચાંદીના રૂપિયા એ ગલીમાં ફેંકી દીધા સાંજના છોકરાઓ બધા રમીને પાછા ફરે તો બધા સત્સંગી ના છોકરા હોય ગામના બીજા લોકો પણ હોય એ બધા છોકરાઓ આવતા હતા ગીલી દંડે રમી ત્યારે ક્રિકેટ ક્યાં હતું તો સત્સંગી છોકરાઓ જે નીકળ્યા તો એમણે નીચે ચાંદીના પડેલા રૂપિયા સામે જોયું પણ એમ જ નીકળી ગયા જોયું પણ નહી તમે વિચાર તો કરો સત્સંગી ના છોકરા ના રહ્યા શું હશે એમનો સંસ્કાર જો અને પછી જે બીજા છોકરાઓ આવ્યા તે બધા વીણીને ખિસ્સા નાખી દીધા ગજેફરખા ને કહ્યું કે લ્યો આ તમારા બધા છોકરા આ છોકરા સત્સંગી હવે બોલો કર માફ કોનો કરવો જોઈએ તો કે ના તમે કરવી બરાબર છે આમ પ્રતિષ્ઠા વધતી હોય છે એટલે શ્રીજી મહારાજની નમણી નાસિકા એનું ધ્યાન કરવું અને ધ્યાન રાખવું સુંદર નાસિકા છે દીપના શગ જેવી અને આશ્ચર્ય ચિહ્ન જેવી એવી સરસ નાસિકા વાલા તારી નાસિકા નમણીનાથ धर बिंब लाल <coughs> अधर एट कर आकृति बीजो बिंब ना अर्थ थे तिंडोरु जो सब्जी आ शाकोरु भगवत गो मंडल में बिंब एटिडोरु एवं लख्यु અને એ લાલ ટીંડોરું છે ને એ તમને જોયું તો હોય તો ખબર નહીં પણ એ જે ટિંડોરા ગોલાશ કઈક જુદી જ છે એવી સરસ લાલાશ હોય છે એવા શ્રીજી મહારાજ હોઠ લાલ છે પાકેલા ટિંડોરા જેવા સરસ મજાના લાલ એવા હોઠ છે એટલે પ્રેમાનંદ સ્વામી કહે છે અધરબિંબ લાલ છે તમે જુઓ ને ત્યારે કોઈક ના જ હોઠ લાલ હોય છે નેચરલ જો હું મને જેટલામાં દ્રષ્ટિ પડે છે કોઈના હોઠ લાલ નથી સેંકડો લોકો કોઈક જ હોય કે જેના હોઠ કુદરતી રીતે લાલ હોય નહીતર કાળા પડી ગયેલા હોય કોઈ જોયા છે લાલ હોઠ વાળા જીવન દરમિયાન એકાદ વ્યક્તિ એક બે વ્યક્તિ તો તમને મળી જ જાય કે જેના હોઠ સરસ લાલ હોય હા કઉ સેકડો મળે પણ તમે યાદ ધ્યાન રાખ્યું હોય તો ને દુનિયામાં આપણે પુરુષોને જોઈએ પણ આપણે તો શ્રીજી મહારાજના અંગ છે એને કંઈક નજીક જવા માટે સૌંદર્ય જોવું જોઈએ હવે એ રીતે લોકો જોતા નથી એટલે કોઈને આમ સરસ એવા કાન દેખાય નાસિકા દેખાય તો આપણને તરત એમ થવું જોઈએ કે આને કંઈક આને મળતું આનાથી સુંદર એવું શ્રીજી મહારાજ નાસિકા હશે આને જેવા સુંદર કાન હશે જો તમે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન જેવા કાન કહેવા ને તમે જોઈજો કોઈકના જેવા સરસ પ્રશ્નાર્થ ચિહ્ન જેવા કાન હોય સરસ હોય એમાં બે પ્રશ્નાર્થ ચિહ્ન દેખાય છે આ એક મોટું પ્રશ્નાર્થ ચિહ્ન અને અંદર છે એ બીજું નાનું પ્રશ્નાર્થ ચિહ્ન ડબલ પ્રશ્ન હશે પણ જો જુઓ તો જ દેખાય જોવાના ભગવાનની મૂર્તિનું અનુસંધાન કરવા માટે જોવા હું એવા બે છોકરાને ઓળખું છું એમનો હોઠ લાલ છે બે અહિયાં નથી અત્યારે કદાચ સભામાં આવ્યો હોય એક તો ખબર નથી બીજું આવ્યું હોય તો હોઠ લાલ તો હું જોઈ રહ્યો કે આના એટલા લાલ છે તો મારા પ્રભુ ના તો કેવાય લાલ હશે પણ એમ કે હોય છે ખરા એમ સરસ આના હોઠ આવા લાગે છે આટલા સરસ લાગે છે તો એ તો કેવાય રૂપકડા લાગતા હવે જોજો કોઈના ઓઠ લાલ હોય બઉ સુંદર લાગે એમાં જયારે શ્રીજી મહારાજના ઓઠ લાલ તો છે જ અને એમાં જયારે સરસ કાથો ચૂનો નાખીને સરસ પાન બનાવ્યું હોય અને પાન જયારે ચાવે એની જે લાલાશ થાય અને જે ટસરું ફૂટે સુંદર તમે કોઈના પાન ચાવતા જ ત્યારે એનાય હોઠ આમ લાલ થઈ જાય તમારાઠ લાલ થઈ જતા હોય ત્યારે થોડી આમ કેવું લાગે અમારા કાથરોટિયા સાહેબ હતા ને એને પાન ચાવવાની બહુ ટેવ હતી તો એના હોઠ આમ આપણને દેખાય લાલ દેખાય એટલે એમ થાય કે ના આ પાન ચાવે તો હોઠ કેવા સરસ લાલ આપણા હોઠ ચાવતા હોય તો આપણે લાલ દેખાય નહી બીજા ચાવે તો એના હોઠ આમ લાલ દેખાય એટલે લાલ હોઠ ગમે બહુ સુંદર બહુ લાગે એટલે પછી આ બધું લિપસ્ટિક ને એવું બધું આવ્યું કે આમ નહીં તો આમ થપેડા કરો રંગો એમ પછી રંગ રોગા ના એટલે પછી જાય જાય પછી રંગ કરે અને લગાવે હોઠને વ્યવસ્થિત આમ સુંદર રહે એના માટે તો બહુ ટ્રીટમેન્ટ ચાલતી હોય છે અને એના ક્લાસીસ ચાલતા હોય છે ઘણા તો જેમ આપણે સવારે દાંતણ દાંતર ઉપર બ્રશ કરીએ એમ હોઠ ઉપર એના સ્પેશિયલ બ્રશ આવતા હોય છે એ બ્રશ કરે એટલે જે રાત્રિમાં જે ડેડ સેલ થઈ ગયા એ બધા ખરી જાય અને સરસ મજાના માંસોમાં ઓઠ થઈ જાય હા એ બધું અમને ખબર હોય અને એના સ્પેશિયલ એવું વેસેલી ના આવે અઢાર પર્સન્ટ અને એ બધી લગાવતા હોય છે અને એ લોકો વારે વારે હોઠ ઉપર જીપ પણ ન ફેરવે વારે વારે હોઠ ઉપર જીપ ફેરવો તો હોઠ કાળા પડી જાય આ બધું ઘણું છે શીખવું છે કહું ને હું તો આવું વાંચું આ તે બધું હોય તો હું ને મારે તો શું છે કે આ મૂર્તિમાં આપણે જોડવાની વાત છે એટલે મજા આવી જાય જો અમે ધ્યાનથી વાંચ્યું હોય મનમાં સંઘરી રાખ્યું હોય તો અત્યારે હું કહું છું ને એટલે આપણે એ ભગવાનની કૃપા આપણે કંઈ જોઈએ ત્યાં ઘટાવાની આપણને તરત એમ થાય કે આ એમાં કંઈ લાગે વર્ષો પહેલાં મેં આ તિલનું વાંચ્યું હોય કંઈક વાંચ્યું હોય અત્યારે કંઈક તરત તો નથી જ મળતું ને કાંઈ ત્યારે એવી જ રીતે આપણે વાંચ્યું વિચાર્યું મનમાં સંગર્યું કે વાંચીએ એટલે એમ થાય કે ના અહીંયા મહારાજની મૂર્તિમાં આવી રીતનું આ છે આ આવી રીતનું છે આ આવું હોય આ આમ હોય તો સહજ સુંદર જે લાલ ઓઠ હોય એની સુંદરતા તો ગજબ હોય પણ હવે લિપસ્ટિક ને આન બધું લગાવે એની કોઈ સુંદરતા એવી હોતી નથી એક બહેનજી કેરી લેવા ગયા એટલે પછી ચાખવા માટે આપે એટલે જેટલી ચાખે એટલે કંઈક બરાબર નથી બરાબર નથી વેપારી કે કેમ બરાબર નથી તો કે બધી ખાટી છે એમનો એટલે વેપારી કે કેરી ખાટી નથી લિપસ્ટિક ખાટી છે મોડું બધી તમને મીઠી લાગશે પ્રસાધનો વાપરવા એ શરીર માટે પણ સારા નથી એવા બધા કેમિકલ આવતા હોય એ બધું નુકસાન કરતું હોય પણ છતાંય હવે મેકઅપ કરવો આ કરવું તે કરવું ને એવું બધું ઉભો આવી ગયું ને પાંચેક વર્ષથી આ એક વરરાજાના મેરેજ હતા તે પછી બ્યુટી પાર્લર માં ગયો મેક દીપડા જેવો લાગે બોલો બઉ વિચિત્ર ઉલટા એમ થયું કે આમાં શું સૌંદર્ય એમ થાય કે જે નેચરલ હતું બદલાય ગયો ખબર ન બાપા એના દીકરા સાથે ત્યાં ગયા છે છોકરો પછી વરરાજ એટલે અંદર જતો રહ્યો બ્યુટી પાર્લર બાપા બહાર બેઠા એના મમ્મી પપ્પા ને બધા હશે કલાક પછી છોકરો બહાર આવીને પપ્પા ને મમ્મી ને સામ જોઈ ને કે ચાલો બોલે ક્યાંથી હાલ છે છોકરો અંદર છે તો હું એ જ છું અરે તારી ભોલી થાય અમે તને ઓળખતા નથી એવો થઈ ગયો અને ખરેખર આવા વિચિત્ર થઈ જાય છે એવું એક વરરાજા આપણે અમેરિકાનો હતો ને પરણો આવ્યો હતો ને એ પછી અમે એને જોયો હતો આવું આવું વિચિત્ર વિચિત્ર લાગી મેકઅપ કર્યો હતો એટલે આખું નેચરલ જે હોય પ્રાકૃતિક સૌંદર્ય સાહજ સૌંદર્ય એ બગડી જાય ઉલટાનું હમ એક જણો કે મારે બહુ મુશ્કેલી થઈ ગઈ કે તો કે શું કે મેં એક જણાને પ્લાસ્ટિક સર્જરી કરવા માટે પાંચ લાખ આપ્યા મારા પાંચ લાખ મારા હલવાઈ ગયા તો કું હલવાઈ ગયા તો કે હવે પ્લાસ્ટિક સર્જરી કરી નાખી મેં એને પાંચ લાખ દઈ દીધા હવે ઓળખાતો નથી પડખેથી નીકળી જાય તો ખબર પડતી નથી હવે આ મારે પાંચ લાખ ક્યાં લેવા જવા કે આ તમે નઈ માઇકલ જેક્સન કેવો લાગતો એમાં એ સર્જરી કર્યા પછી ભૂતપ્રત જેવો લાગતો પણ હવે ગણાય ના કાંઈક સાચું સૌંદર્ય તો માણસમાં બુદ્ધિ હોય લાગણી હોય સદગુણ હોય એ છે ને હવે બુદ્ધિના ડ હોય તોય પાછી પ્લાસ્ટિક સર્જરી કરાવીને આવું કરવું પૈસા હોય તો હોવી જોઈએ ને એ સાચું સૌંદર્ય છે ડૉક્ટર પાસે એક જણો જઈને કે સાહેબ મારે પ્લાસ્ટિક સર્જરી કરાવવી છે ખર્ચ કેટલો થાય તો કે બે લાખ જેવું તો થાય તો કે પ્લાસ્ટિક હું આપું તો હવે આવા બુદ્ધું રહી ગયું હોય બોલો હવે રોડા રોપાળા હોય તો શું કામ ના માણસ એનાથી કઈ શોભે છે સાચું સૌંદર્ય તો માણસ માં બુદ્ધિ હોય લાગણી હોય સદગુણ હોય એ છે ભલે જેવા હોય એવા હોય તો પણ એ સૌંદર્ય આપણને ઉપદેશ આપે છે ઓઠ જ ઉપદેશ આપે છે બોલો ઓષ્ઠ પાંચ અક્ષર છે ઓષ્ઠાક્ષર કે પ ફ ભોઠથી જ બોલાય ખબર પડી નઈ શિક્ષકો આમ રાખો તો બોલી જ ના શકાય ને એટલે બ્રહ્માનંદ સ્વામી એક એવો છંદ બનાવીને એક આપ્યો હતો ને એને બીજા કવિને મહાત કરવો હતો ત્યારે વોઠ અડી હોઠ ઉપર આમ સોય મૂકી દેવાની અને આખો છંદ બોલવાનો આખા છંદમાં ક્યાંય પ ફ બ આવે જ નહીં એટલે ક્યાંય સોય અડે જ નહીં લોહી જ ના નીકળ્યો એમને અકબંધ હોઠ રે ધારદાર સોય મૂકવી અને છંદ બોલવો એટલે એ બ્રહ્માનંદ સ્વામી બનાવ્યો હતો હોઠને જરાય આમ હલન થાય જ નહીં સોય ને હોઠ અકબંધ રહે એવો એમાં કોઈ હોષ્ટાક્ષરનો ઉપયોગ જ નહીં અને છતાંય અર્થસભર છંદ બનાવ્યો એમ તો બે હોઠ અડે નહીં ત્યાં સુધી પ બોલાય નહીં પ ફ બક્ષર છે એ હોઠ જ આપણને ઉપદેશ આપે છે આ પાંચ જે બતાવ્યું ને એ પ્રમાણે રહ્યો ને એમાં હોઠ ની સાચી લાલાશ અને સૌંદર્ય છે પ આપણી વાણી કોઈનું પતન થાય જીવનમાં પાપ પ્રગટે એવી વાણી ન બોલવી એ જ સાચી હોઠની લાલાશ વાણીમાં ક્યાંય પાપ ના આવે કોઈને પાપની પ્રેરણા ન બને કોઈ પુણીને માર્ગે હોય તો એને પતનને માર્ગે કોઈ લઈ જાય એવો શબ્દ ન આવે એ સાચી ઓઠ ની લાલાશ છે વાણીમાં પાપ ના આવ્યો ફિજુલ ક્યાંય બોલે નહીં વૃથ્થા કબહુ બકવાદ કરે નહી બહોત કીહે મેં ને ફિજુલ બાતે આપણે આગળ કહ્યું છે ને ખોટી વાતો જ ન કરે ભગવાન કામની સાર્થક વાતો બોલે એ હોઠ ની લાલાશ નહી તો ઘણા તમે જો આખો દિવસ બોલે છતાં શું બોલે છે એ જ ખબર ના પડે બોલવું એટલું એ ઉઠે એટલે સ્વીચ ઓન થાય અને સુઈ જાય એટલે સ્વીચ ઓફ થાય બોલ બોલ બોલ બોલ બોલ બોલ બોલ બોલ કરી એવું બહુ બોલે ફિજુલ બધું ચાલે જ રાખે કેવાય ને કે બે મહિલાઓને વીસ વર્ષની જેલની સજા થઈ અને બેની એક જ કોટડીમાં પૂરી વીસ વરસ વ્યાજ્યા છૂટી બે જેલની કોટડીમાંથી બહાર નીકળી બે જુદા જુદા ગામની પણ છૂટા પડતા પડતા એમણે કીધું ચાલો હવે બાકીની વાતો ફોન ઉપર કરશું વીસ વર્ષ વાતો કરી તો ખોટી નહીં અને બૈરાઓને તમે જોજો ખાસ કરીને બધા બેઠા હોય પાંચેય બૈરા હોય દસે બૈરા દસેય બોલતા હોય તમારા ઘરના દરવાજાની બાર ખડકી પાસે ઉભા ઉભા પોણો કલાક કાઢી નાખે પછી તમને કંટાળો આવે તમે કયો ત્યાં શું ક્યારે ના છો તો કે પેલા બેન આવ્યા છે વાતો કરે પણ અંદર આવીને બેસો ને તો ઉતાવળ છે એને પોણો કલાક વાત કરી તોય કે ઉતાવળ છે એટલે દરવાજે ઉભા વાતો કરવી ફિજ જે ફિજુલ વાત ન કરે તો એ ઓઠની લાલાશ છે પ ફ બ કોઈનું દિલ બળે એવું ન બોલવું નિષ્કારણ એવા માર્મિક વચનો બોલીને કોઈને દાહ થાય વેદના થાય પીડા થાય એવું ન બોલવું બને ત્યાં સુધી મૌન રહેવું અપમાનજનક બોલવું અ ફ બઈને ભયભીત કરે એવું ન બોલવું અને મ એ વિધેયક વાત છે મહાપુરુષોની વાણી બોલી मोटा पुरुषों कथावार्ता करी भगवान चरित्रों कीतन है उपदेश वचनामृत है गीता भागवत जे रायण यहाँ प्रसंगों चरित्रों भगवान चरित्रों भक्तों चरित्रों महापुरुषों चरित्रों गुणगान करें वो साची लालाश तो अदरबिंब लाल लोल छेला मार प्राण करूँ कुर्बान चाल है चाल चाल चाल छेरे वाला तारी नमणी नाथ अधर बिम लाल छेरे छेला मारा प्राण कुर्बान जोया ये बहु मजा वोठनी चाल હા આ તમને બહુ જ નવી લાગશે મારા ઉપર પ્રેમાનંદ સ્વામી તો બહુ ખુશ થશે કે આજે સાચી વાત કરી હા ખરેખર સ્વામી બહુ રાજી થશે કે મેં જે કીધું ને એ આજ મારા દીકરાએ સાચી વાત કરી સેંકડો લોકો તમે જુઓ ત્યારે એકાદનો હોઠ લાલ દેખાય મળશે નેચરલ લાલ હોય એવો અને હજારો લોકો જુઓ ત્યારે કોઈક હોઠ ની હલન ચલન તમને સુંદર હોય એવો વ્યક્તિ મળશે હોઠની હલન ચલન સુંદર હોય આપણે મોટા મોટા વક્તાઓના કથાકારો ના બધા છે હું આ જોઈએ રાખું બઉ બઉ નાનપણથી આ જોઉં છું સ્વાભાવિક પણ એટલે હું તમને આમ દર્શનાન પણ આપી શકું પુરાણી પ્રેમ પ્રકાશાજી સ્વામી હતા એના હોઠ ની બહુ સુંદર હતી એ ધામમાં ગયા સત્યાવીસ વર્ષથી એમની ઓઠની હલનચલન સુંદર હતી હજારોમાં એકાદ વ્યક્તિ તમને મળે કે જેની ઓઠની હલનચલન જો મારી ઓઠની હલનચલન સુંદર નથી આપણે મોટા મોટા કથા કરો વ્યાખ્યાનો તારો વક્તાઓ આપણે હું જોઈ રાખતો પણ ઓઠની હલનચલન સુંદર હોય એવો જનરલી વ્યક્તિ મળે નહીં કોઈક જ મળે હા કોઈક મળે અને વેર બહુ સુંદર હોય પણ તોય ઠાકોરજી જેવી તો સુંદરતા હોય જ નહીં ને પણ એને નજીક આમ થોડુંક એક બે ટકા લાગે કે આની આટલી હોઠની હલન બોલે ત્યારે જે હોઠ હલે ને મુવમેન્ટ થાય ને એ સુંદરતાની વાત છે એ ચાલ એ પ્રેમાનંદ સ્વામી કી એટલે હું એના ઉપર મારા પ્રાણ વારી દઉં શ્રીજી મહારાજ જે બોલે છે ને જે હોઠ હલે છે ને ચલન થાય છે તો એ જોવા માટે તો હું મારા પ્રાણ વારીને આપું જોવા મળતું હોય ને તો પ્રાણ કાઢીને આપી દઉં મને જોવા દેવું ક્યાંય મળે જ નહીં આટલી સુંદર આ તમે બેઠા છો એમાં જેટલાને હું મળ્યો છું એમાંથી એક પણ ની વોટની સુંદર નથી મારી નથી તમારી નથી હોઠ હલનચલન પણ માર્કિંગ નહીં કર્યું તમે કર્યું નથી ને હા તમે જોજો આપણે કોઈને પૂછતા હોય ને તો હું આમ જોઈએ રાખ આપણે કહીએ નહીં પણ માર્કિંગ તો આપણે આ જોવાનું ને એટલે આમ જોઈએ રાખીએ કોઈ મળતા હોય આપણે પૂછીએ તો એ જોયો ઘણા નોઠ આમ થાય કઈને આમ થાય બોલતા બોલતા કઈને આમ થઈ જાય ते ना आम थाए। चलन नहीं आवे। क्या बापु नगर तबियत तो सारी चे छोकर नाम भरता है જો અત્યારે હું તમને એક એક આમ ખાલી નમૂનો આપું જોકે એની આપણે કોપી ન થઈ શકે ને કારણ કે આ મિમિક્રી એવી છે કે થઈ ન શકે પણ હું તમને એક આમ ખાલી આજથી ઝલક આપણે આ ધ્યાન કરવાનું એ સમજવા માટેનું આ બધું છે જ્ઞાન તો એનું એ હોય ભગવાનમાં જોડીએ ને મોક્ષ થઈ જાય બસ બીજું કઈ શું છે સૌંદર્ય શાસ્ત્ર તો એનું એ હોય સ્ત્રી પુરુષોના અંગોનું સૌંદર્ય એનું એ જ હોય પણ એમ ઠાકોરજીમાં નીરખવામાં જોડી દઈએ એટલે નિર્ગુણ થઈને બહુ પાર થય કાંટો કાઢવા માટે બીજો કાંટો કામ કરે ને એવું છે જો હવે જનરલી મારી સ્વાભાવિક જે છે એ પ્રમાણે હું શ્રી વાસુદેવ શ્લોક બોલું છું તમે જોઈજો એમ પી થ્રીમાં કોઈને નહીં દેખાય ડીવીડી વાળાને આ દેખાશે એમપી થ્રીમાં તો થોડુંક કાંઈ હા જો હું મારે બહુ સ્વાભાવિક રીતે બોલું છું અને પછી તમને થોડુંક પ્રેક્ટિસ થઈ શકશે તો હું બતાવીશ કે આને હલન સુંદર કહેવાય એમ થોડું ઘણું એ અત્યારે હું તો નથી મારે જોઈ શકતો અરીસોર લઈને બેસું તો તમને ઘણું બધું સરસ બતાવી શક પણ હવે એમ નત્યારે કરી દો આપણે ક્યાં બીજું કંઈક થોડું ઘણું સમજાઈ જશે ને એના ઉપરથી અનુમાન કરવાનું છે એમ કે આપણે ઠાકોરજીના હોઠ કેટલામ બોલતા હશે ત્યારે હઠ જે હલતા હશે એની જે ચાલ થતી હશે એ કેટલી સુંદર હશે જોઈ જ રહ્યો તમે ત્યારે અમે જ તું પ્રેમાનંદ સ્વામી કહ્યું મારા પ્રાણ કરું કુરબાન જોયા જેવી ચાલ છે શું આમ હોઠ કમળની પાંખડી હોય જાડી અને આમ જે હલે પવનની લેરખીથી એમ જે આમ ખીલતી હોય અને લાલ લાલ વટ શું શોભા આવતી હશે અને એ સ્વામી તો મોહિત થઈ જાય જાણે કુમકુમ ઢળ્યું કેટલા કેટલા કાવ્ય કીર્તનોમાં આ બધા અંગોનું વર્ણન નંદ સંતોએ કર્યું છે આવી બધી પંક્તિઓ લાવીને આપણે ગાન કરીએ તો એમાં આપણો સમય આમ ડૂબી જાય એવું છે ને પણ આપણે અત્યારે લાવતા નથી એમ અધર ઉપર જાણે કુમકુમ ઢળ્યું કુમકુમ એટલે કુમકુમ કંકુમ એ જયારે આમ ઢોળાઈ ગયું હોય જેવા સરસ વઠ લાલ એ સંતો એક એક એક સંતો કવિ બધા સંતો થયા મુક્તાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી સંતો શ્રી અંગોનું કલમમાં તો કેટલું ઉતરે પ્રત્યક્ષ જેવું તો ક્યાંથી આવે તો જોવા તમને બતાવું જનરલી જે બોલું છું એ પ્રમાણે હું બોલું છું શ્લોક તમે મારાઠ સામે જ જોવાનું હોઠ સામે જોવાનું શ્રીવાસુદેવ વિમલામૃત ધામ વાસમ નારાયણ નરક તરણ નામધેય શ્યામ સીતમ દ્વિભુજમે ચતુર્ભુજિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે ઓઠમાં કોઈ હલન સુંદર નથી હવે જે સુંદર હોય કેમ બોલતા હોય છે શ્રીવાસુદેવ વિમલામૃતધામ વાસ નારાયણ નરકતારણ નામ ધેય શ્યામ સીતમ દ્વિભુજમ ચતુર્ભુજન કેવી કેવું કેવું સુંદર લાગે ઓઠામાં કમળના પત્ર ચલતા હોય ને એવું લાગે એમ કોઈકને તમે જુઓ તો આમ જુઓ તમે એમ શ્રીજી મહારાજ ના હોઠ કેટલા સુંદર છેલ્લા મારા પ્રાણ કરું કુરબાન જોયા જેવી ચાલ છે હવે આ એક સહજ ઓરિજિનલ વાત હવે માર્મિક વાત મર્મ જે છે ને એ પણ આમ અદભુત એમ પ્રેમાનંદ સ્વામી હોઠ ની વાત કરતા કરતા એટલે ચરણ જો તમે લઈ જાઓની ચાલ છે ચરણની ચાલ હાલ ચાલે છે જે એમાં જયારે પગલા જે પડે છે એ જે ચાલ એ એવી સુંદર છે કે પ્રેમાનંદ સ્વામી કહે જાણે હું મારા પ્રાણ કુરબાન કરી દઉં ચાલ જોવા માટે જો શ્રીજી મહારાજ ક્યાં આમ ચાલીને જતા હોય તો મને એમ થાય છે કે એને બદલા મારો પ્રાણ આપી દેવો હોય ને તો આપી દઉં પણ એની ચાલ જોવા માટે દોડી જાઉં એમ જો તમે વાત જોડો તો અદભુત વાત પ્રેમાનંદ સ્વામી અહીંયા કહે છે અદભુત હોઠ વાત કરતા કરતા ચાલ જોડવાની શું જરૂર છે હજી કારણ કે ચરણની ચાલ ની તો સ્પેશિયલ વાત લાવે જ છે વાલા તારા જુગલ ચરણ રસરૂપેશલ હોઠ ની વાત કરતા માર્મિક વાત છે એમ મર્મ જોડવાની વાત છે કે જો આપણે આ ચાલ વાત લઈએ તો પણ અદભુત મર્મ ભરી દીધો ઓઠ ની વાત કરતા કરતા ચાલ ની વાત જોડી દીધી ઓઠ ની સાથે ચાલ જોડી પ્રેમાનંદ સ્વામીને શું કેવું છે કે મારા સહજાનંદ સ્વામી જેવું બોલે એવું જ વર્તે છે મેં આવો પુરુષ જોયો નથી પ્રેમાનંદ સ્વામી કે જેના વાણી ને વર્તનમાં એક રૂપતા હોય નહી સ્વાભાવિક તમે હું બે સ્વીકાર કરી લઈશું આપણે मणस जोलेटल बढ़ू वर्ती ना सके भले दगो न करें हूं अत्य अक्षर ब्रह्मात्मकपणे आत्मा साधी ने रात पर पुरुषोत्तम नारायणी उपासना करी एने उत्तम निर्विकल्प कहवाई आ वर्ती सकू चु लोसो न कोई मणस जेटू बोले एट वर्ती नके અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણનો મહિમા કહે અને અનંત કોટી બ્રહ્માંડો નો ના છે ચાલો કોઈ સિદ્ધ સંત પણ બોલે તો અનંત કોટી બ્રહ્માંડો ને સ્વામી જેવા સંત ગુણાતીતાનંદ સ્વામી જેવા સંત સિવાય એવું કોણ જોવે કોનું સામર્થ્ય છે જોઈ શકે એક બ્રહ્માંડ જોઈ શકે તો જેટલું બોલે એટલું કોઈ વર્તી શકે નહીં ત્યારે પ્રેમાનંદ સ્વામી એ કહે છે મારા પ્રાણ આપી દો કેમ કે મારા પ્રભુ જે બોલે એ બધું જ એની પાસે છે જે બોલે બધું એની પાસે છે એ પણ વાત ઉધાર નહી ઉધાર નહીં રોકડી છે મજાની વાત એમનો વૈરાગ્ય જુઓ તો ક્ષણ માં ઘર છોડી દીધું એક કોપી ઉપર આ છાદન વસ્ત્ર વીંટાળી અને ઉઘાડે પગે નીકળી ગયા અગિયાર વર્ષની ઉંમર માં ઘર છોડી નીકળી જવું વૈરાગ્ય જુઓ અને સ્વપ્નમાં પણ ઘરને યાદ કરે અને સીધું જ પુલાહશ્રમ બાજુ બિહળ ભયંકર હિમાલયની વન યાત્રા કરવી એટલે નામ લઈએ તો ટાઈટ ચડી જાય કાં તો જીવ નીકળી જાય અત્યારે આટલું છે ગહન એમને ખુલ્લા પેર ફરવું અને સીધું પુલાહ જવું ભયંકર એ વનમાં એવા ઘોર વનમાં અગિયાર વર્ષના બાળકે રાત વિતાવવી દિવસે ન જાય તો રાત વિતાવવી ઉત્તર દક્ષિણ દિશા બતાવે સૂર્ય દેખાય એની દિશા ઉપર એમદમ ચાલ્યા જાય અને પુલાશ્રમમાં જઈને જ્યાં ભરતજીએ તપ કર્યું ત્યાં ઘોર તપ આધર્યું તપ પણ કેવું કે શ્રીજી મહારાજે કાર્યાણીના ત્રીજા વચરામાં કહ્યું કે કઈ વાગે તો પાણીનું ટીપું નીકળે પણ લોહીનું બિંદુ તો આવે જ નહીં આના જેવો તપેશ્વર કોણ હોય બોલે અને સાધક તરીકે કેમ જીવાય ગોપાલ યોગી પાસે કેટલું શેડ્યુલ ટાઈટ હતું તો એક વર્ષ રોકાઈ ગયા જો ગુરુ મળે તો વિદ્યા શીખવા માટે એક શિષ્ય થઈને એમની પાસે રહી જવું એક વર્ષ સુધી ગોપાલ પાસે રહી ક્યાંય ખબર હું પરાયણ છું ગોપાલ અને છેલ્લે પછી એનો બધો રહસ્ય ખોલે અને અધૂરી બ્રહ્મયાત્રા ને પરબમ યાત્રા સુધી પાર પહોંચાડી દી કેવી સાધના ગુરુની સેવા પણ કેવી અને વેંકટાદ્રી થી સેતુબંધ રામેશ્વર જતા બોલો સેવક રામ મેળવ એવો લોન રૂપિયાની સોના મોહર અને પાછો એવો માંદો થયો જાડા પેશાબ થઈ જાય અને લોહીના જાડા થાય તો શ્રીજી મહારાજ નીલકંઠવર્ણી જોઈએ એમનો કાર્યક્રમ કેટલો ટાઈટ છતાં બે મહિના એની સેવા કરી અને સેવામાં જાડા પેશાબ ધોવાના પરાત્કાર પુરુષોત્તમ નારાયણ વિચાર તો કરીએ આપણે ધોઈએ નહી હો સગા માવતરના જલ્દી છોકરા ધોવા તૈયાર ન થાય આ તો કાંઈ પેલો નહીં ભણીએ રોવા માંડ્યો મહારાજ કે અમે નીકળ્યા તો સાધુ હતા રોવા માંડ્યા રડવા માંડ્યા કેમ સેવાનો કરનારો કોઈ નહોતો તો મહારાજ કે અમે એને કહ્યું કે તમે તમારી સેવા અમે કરશું બે મહિના સેવા કરી અને એની પાસે જ્યાં રૂપિયા પૈસા હતા એમાંથી એ પેલો ઘાણ સાકર ગોળ ગીર લોટ બધું મંગાવે શીરો બનાવડાવે છે એક પૈસા બાર અન્ન આપ્યું નહી તોય સેવા કરી બે મહિના આવે આવી સેવા ત્યારે શિક્ષા લખે ને રોગાર્થ મનુષ્યની આજીવન સેવા કરવી છે ને લોજમાં આવ્યા તો કેવી સેવા છાણ ભેળા કરવા જાય બ્રહ્માંડો ન માં ના આવે ભગવાન રોટલાના ટુકડા કાવડ માં લઈ માગી આવે આશ્રમમાં આવતા અતિથિયો સેવા કરે ગુરુ ભક્તિ કેવી કેવા તલ પાપડ મને ક્યારે ગુરુના રામાનંદ સ્વામી દર્શન થશે ક્યારે દર્શન થશે અને રામાનંદ સ્વામીને મેળ્યા દીક્ષા લીધી પદગ્રહણ કર્યું સત્સંગમાં પછી વિચરણ જુઓ તમે કેટલું વિચરણ શ્રીજી અને માણકી સતત ગુમતી જ રહી સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રની ગુજરાતની ભૂમિમાં આ જ અહીંયા ક્યાંય જીવને માટે ભગવાન આવો આદર રાખે છે દેખાડ્યું ને કોઈ અવતાર એટલું ફેરો નહિ હોય જીવને માટે પાછળ પાછળ ફેરા હોય આટલી યાત્રા નહી કરી અને સંતો નો મહિમા કેવો એમને એમના જ આશ્રિત છે છતાંય એમને દંડવત કરે સાધુઓને એમના જ સંતો ને એને પ્રદક્ષિણા કરે મહિમા જુઓ એમનું ચરણ ધોયેલું ચરણામર પી જાય એ જમતા હોય થાળીમાં જમી લે કેટલો મહિમા એ પરમંશો તમે પંક્તિ પડી મહારાજ કે પરમંશો માણકી ઘોડી બીમાર છે એની એક જ દવા છે તમે બધા જમી લો ને ત્યારે તમે જે પાથરનું ચડું કરો ને એ ચડું આ તપેલામાં નાખજો એ માણકી ગોળી પીશે ને એટલે માણકી સાજી થઈ જશે એટલે મહેરબાની કરીને બધા આમાં નાખજો અને બધા સંતોએ એમના પત્થર ચળું કરેલું એ એક મોટા વાસણમાં નાખ્યું બધા સંતોએ નાખી દીધું આપણા આંખમાં આંસુ આવી જાય જેવા સંતો આગા પાછા થયા એમાંથી અંજલી ભરીને સહજાના સામે પી ગયા आखी राय बेस के खबर रखा धून भजन कीर्तन अखाड़ो ते जो દોઢ દોઢ બબે કલાક પોતે તાળી વગાડીને ધૂન બોલાવે સ્વામિનારાયણ નામની નારાયણ નારાયણ હરે હરે ની ધૂન બોલાવે શું વાત કરો હે જળ ક્રીડા ઘેલામાં ગયા હોય ને ઉભા ઉભા પછી શું ધૂન જમાવે મહારાજ એ પોતે બોલાવે અને એક તો તમે જુઓ કથાશ્રવણ પૃથ્વી રચાઈને આ બ્રહ્માંડ થયું હશે અને રે છે ત્યાં સુધી લખ્યું કાર્યાણીમાં શ્રીજી મહારાજ બે મહિના સતત રોકાણા અને બે મહિના શું કર્યું ખબર છે સાત વખત એક પછી એક પછી એક સાત વખત ભાગવત ની કથા સાંભળી એક કથા પૂરી થાય એક વાર સંભળાય બેજી વાર સંભળાય ત્રીજી વાર સાંભળાય અને એક કથા કે આજની સમરી ઇન શોર્ટ જેમ કઈ દે ધ્રુવ આખ્યાન પ્રહલાદ આખ્યાન એમ નહી એ જે કથા વંચાતી એ ડોંગરેજી મહારાજ પેલા એજ સિસ્ટમ હતી આ ડોંગરેજી મહારાજે પછી પોથી બંધ રાખી અને આ લોકભોગ્ય રીતે ભાગવતની કથા શરૂ કરી પહેલો યશ આ ડોંગરાજી મહારાજને જાય છે લોકભોગ્ય શૈલીમાં લોકોને રસ પડે ભગવત કથામાં બધા લોકો જોડાય એટલે પોથી ખોલવાની નહીં મૌખિક રીતે અને સમાજને વણી અને એવી રીતે ધ્રુવનું આખ્યાન અને પ્રહલાદનું આખ્યાન અને બધા એક બધી બીજા અવતારોની કથાની બધા કથા ડોંગરેજી મહારાજ આંખું બંધ રાખીને લાલાને જુલાવતા જાય કથા કરતા જાય એ આ ડોંગરેમાં પાય શરૂ કરી પછી મોરારી બાપુ બધા પછી આવ્યા એમના પછી રમેશભાઈ આવ્યા ની પછી તો જે ઘણા બધા પણ પહેલી કથા ડો અંગ્રેજીની નહીં તો કથા કેમ વંચાતી સંસ્કૃતનો શ્લોક બોલાય અને એનું ટ્રાન્સલેશન ગુજરાતીમાં થાય અથવા હિન્દી ભાષી હોય તો હિન્દીમાં કરે બસ શ્લોક અને એનું ટ્રાન્સલેશન ગુજરાતી અથવા હિન્દી જે હોય તે જે તે તમિલ હોય ભાષા બસ એમ કોણ સાંભળે આ ગુજરાતી માં વંચાય છે તો એનું ગુજરાતી વાર છઠી વાર સાત ને સાત વાર ત્યારે બે મહિનામાં સાત વાર પૂરું કર્યું કેટલા કલાકો સાંભળતા છે તરત તૈયાર થઈને આવીને બેસી જતા છે હરે વિચારલામ આમ આમ આમ તમે મનમાં કલ્પના તો કરો આવીને બેસી જતા અને વાંચનાર પ્રાગજી પુરાણી પ્રાગજી પુરાણી ઓ હવે એ મહારાજ પાસે એમના મા એને પેલી વાર લાવ્યા હતા અને એમની માને ચિંતા કે મારો પ્રાગજીવ બ્રાહ્મણનો દીકરો પણ હવે કાંઈ બહુ વિદ્યા ચડતી નથી તે મહારાજને પગે લગાડીને કહ્યું મહારાજ આના ઉપર કાંઈ દયા દ્રષ્ટિ કરજો આ મારા છોકરો છે બ્રાહ્મણનો દીકરો છે આજી વિકાનું મહારાજ આનું શું થશે અને વિદ્યા બહુ ચડતી નથી થોડું ક્યાંક વ્યાકરણ કે જેવું હજી ભણે છે પણ કાંઈ બહુ ઉજાળ એવું લાગતું નથી પણ મહારાજ દયા કરો કે એનું કાંઈક ભરણ પોષણ થઈ જાય મહારાજ કે લઈ એને તો ભાગવત છે પર શુ વળ્યો કે આ મને આ બધા સંતો વચ્ચે મને હજી છું વ્યાકરણ માંડ માંડ શીખું છું ભાગવત તો વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા વિદ્વાન પુરુષ પણ ભાગવત માં એની પરીક્ષા થઈ જાય એવો કઠિન ગ્રંથ પેલા શ્લોક નું ગુજરાતી કે એનું જે વિવરણ કોઈ પણ વિદ્વાન કરે ત્યાંથી આની વિદ્યા કેટલી પાકી છે એટલો કઠણ શ્લોક છે મંગળાચરણ નો જ ભાગવતનો જન્માદ્ય યથા ત્યાંથી જે ઉપડે છે એ પંચાળાના સાતમાં શ્રીજી મહારાજ પછી એની વાત કરી છે લોયા કે પંચાળ પંચાળો ગભરાય છે અને પ્રાગજી એ પાનું લીધું લીધું લીધું પછી જિંદગી પર મૂક્યું નઈ આમ હાથમાં પાનો ભટજી તો વાંચવા જ મૈડા પ્રાગજી પુરાણી ત્યારથી પુરાણી કેવાય ગયા શ્લોક અને મહારાજે કૃપા કરી દીધી વગર વેણે રુધિયો ખીલી બોલો સુકાનંદ સ્વામી એ શ્રીજી મહારાજ ને એમ કહ્યું કે મહારાજ મને હજી ભાગવત ભણાવ નથી બરાબર એટલે એ જરા મારે હજી ભાગવત તૈયાર કરવું પડશે મહારાજ કે શું બોલ્યા મહારાજ મારે ભાગવત કાચું છે અને મારે ભાગવત ભણવું પડશે મહારાજ કે શું બોલ્યા મહારાજ ભાગવતની વાત કરું છું ભાગવત મને નથી હજી એમાં કંઈ બહુ ગમ પડતી મહારાજ કે શું બોલ્યા મહારાજ ભાગવત મારે જરા આમ અહીંયા આવો શ્રીજી મહારાજ ઐતિહાસિક ઘટના છો કાન ખોલ કે શૂન્ય અહીં આવો જોઈ હાથ જોડી નજીક સ્વામીજી અરે મહારાજ જાઓ કડકડાટ બોલો શું અધૂરું છે જીવને જ્ઞાન દેવું ચપટી વગાડવામાં થાય એ જ સહજાનંદ સ્વામી પાસે નિત્યાનંદ સ્વામી ને તમે અમદાવાદ જઈને નર્ભેરામ શાસ્ત્રી પાસે ભણી આવો એ ત્યાં તમે જાઓ ભણ્યા હોય નિત્યાનંદ સ્વામી પાસે સમય છે એ ભણશે આને હું ભણવા મોકલું તો મારું કામ આવ્યા શુકાનંદ મારી પાસે આવે અને તારે ક્યાં ભણવાની જરૂર છે ગત જન્મો તો સુખ છો તારે ક્યાં ભણવાની જરૂર છે આ આવે આવી પ્રાગજીપુરાણીને ખોલી નાખ્યો બોલ અને પ્રાગજીપુરાણી ત્યારે તો હસ્તલિખિત પ્રતો ને કોઈથી હું ખોટું લખાયું હોય શબ્દ બરાબર ન લખાયો હોય પાનું હાથમાં લે બધું સવળું થઈ જાય આ પણ એક ચમત્કારિક ઘટના છે પાનું હાથમાં લે બધું સવડું એ બોલે સવળું જ બોલાય અવળું લખેલું આપો ને પાનું તો પ્રાગજીપુરાણી જ્યારે વાંચે અર્થ કરે એ અર્થ આવે कृपा अ दस दस बार बार कलाक अखंड पलाठी महाराज बार बार कलाक सा तो भगवान था प्रागजी नु પણ પ્રાગજી નહીં ભાઈ જ્યાં સુધી મહારાજને કથા સંભળાવી ત્યાં સુધી કલાકોને દિવસો સુધી એમણે કથા કરી અને આવી રીતે કાર્યાણીમાં સાત વાર એક પછી એક ભાગવત કથા વાંચે સાંભળે બદસ બાર બાર કલાક પ્રાગજીપુરાણી કથા વાંચે ન ગળું બેસે ન ગળું થાકે ન શરીર થાકે ન પિંડી કળે ન કેળ ફાટે ન અવાજ થાકે શરીરમાં થાક માત્રનું નામ નહીં પણ જેમ જેમ કથા વાંચે એમ એને સ્ફૂર્તિના ફુવારા છૂટાય પ્રાગજીપુરાણી આ ભગવાન સહજાનંદ સ્વામીની કૃપા હતી પણ તમે એ સાંભળો કે સાત સાત વખત આમ બે મહિનામાં સાત દિવસે સાડા દિવસે આઠ દિવસે એમ ભાગવત એક પૂરું થાય તરત પાછું સાત વખત ભાગવતની કથા આવો અને પાછો વંચાતું હોય ને અર્થ થતો હોય ગોઠણિયા વાળી જાય અને કથા જયારે વંચાતી હોય ત્યારે જો કોઈ જો એને કઈ પૂછવા આવે તો આમ ગમે નહીં વચમાં આવે છે ને લીલામાં ગમે નહીં એવા તદરૂપ થઈ જાય અને એટલે જ લખ્યું એટલા કથામાં ઓતપ્રત થઈ જાય પછી જયારે જમવા ગયા હોય ભોજન જમતા હોય તો જાણે કે હું કથા જ હરે હરે જમતા હરે બોલાય થાય સ્મૃતિ રે જે પછી ખબર પડે હું તો જમવા બેઠો છું હરે આવું નારાયણ ભગત કરતા ને એટલું બધું એમને ચડી ગયું હોય હાલો ભગત સુઈ જાવ આંખમાં ટીપા નાખી દે તો એ કે હારું હાલો વાંચો હરે અરે ટીપા નાખવાના છો મારા આમ કથાઓ સારી હરે હરે કરે સારો મર્મ દેખાય કથામાં તો હરે એમ બોલે હરે હરે એમ શું એ કેવો એવો મીઠો મધુરો અવાજ હરે હરે પ્રાગજી પુરાણી સામે કથા કરે જોઈ ને સાધના જોવો તમે મહારાજને કોઈમાં ક્યાંય પ્રીતિ નથી અને શ્રીજી મહારાજે શું કહ્યું કે નારાજી જેવો ગુણવાન હોય તો પણ જેના હૃદયમાં ભગવાન ભક્તિ ન હોય એ ગમતો નથી એની સાથે એમને હેતપ્રીત થતી નથી એની સાથે એમને સુવાણી થતી નથી અને મહારાજ શું બોલે અઢારમાં પ્રથમ સાંભળજો છે ને રોકડું કેવી વાત પ્રેમાનંદ સ્વામી મર્મ ભરીને કહે છે અને મધ્યના પાંત્રીસ માં તમે જો મહારાજ કે આત્મદર્શન થવું સહેલું નથી એ આત્મા અમે સાક્ષાત્કાર હમણાં દેખીએ છીએ અને રામાનંદ સ્વામી પાસે આવ્યા પહેલા દેખતા સ્વામી પાસે અને એ ક્ષણ પણ સર્વક્રિયામાં એક ક્ષણ પણ અમને આત્મ સ્વરૂપનું વિસ્મરણ થતું નથી હજી સાંભળો મધ્ય નો તેરમાં માં વાત કરે છે આ આત્મકથન કહેવાય હોય મહારાજ કે જેમ ચોમાસામાં વાદળાઓ અવકાશમાં હૃદય છેવાઈ ગયા હોય એમ મારા હૃદય આકાશમાં એકલું તેજ છવાઈ ગયેલું છે અને તેજના મધ્યમાં ભગવાનની મૂર્તિ દેખાય છે અને એ મૂર્તિ કિશોર છે શ્યામ છે સૌમ્ય છે અને શ્યામ હોવા છતાં અતિશય તેજે કરીને શ્વેત જણાય છે પણ શ્યામ જણાતી નથી અને મૂર્તિને બે ચરણ છે બે ભુજા છે કિશોર છે સૌમ્ય છે એ મૂર્તિ તો ક્યારેક એ તેજમાં હરતી ફરતી દેખાય છે ક્યારેક બેઠી દેખાય છે અને એ મૂર્તિની સામે મુક્તોના મંડળ ભરાઈને બેઠા છે અને એક નજરે એ ભગવાનની સામે જોઈ રહ્યા છે એને અમે હમણાં પણ દેખીએ છીએ સત્સંગમાં નહોતા આવ્યા ત્યારે દેખતા હતા માતાના ગર્ભમાં હતા ત્યારે દેખતા હતા અને ગર્ભમાં આવ્યા પહેલાંય દેખતા હતા અને અમે જે બોલીએ છીએ એ પણ ત્યાં બેઠા થતાં જ બોલીએ છીએ અને આ તમે બેઠા છો એ સર્વે ત્યાં જ બેઠા છો એ હું દેખું છું આ ગરડું શેર કે આ ઓશરી દેખાતું નથી આત્મકથન સુતા સુતા સમાધિ ને બે જાય કઈ આમ કરવું તો આમ એવું કઈ અને બીજા નહીં પળમાં સમાધિ ક્ષણમાં અને ભાઈ તમને એમ કહું કે આમ ચપટી વગાડે ને જેટલા બેઠા હોય બધાને સમાધિમાં મોકલી દે એવો કોઈ અવતાર આવ્યો કયો મારી છાતી દો તમે આમ ચપટી વગાડે આમ ચપટી એક ચપટી વગાડે જેટલા બેઠા હોય એટલા બધાને સમાધિશ તો કરી નાખે એવો અવતાર આ બ્રહ્માંડ ત્યાં સુધીમાં કોઈ આવ્યો હોય તો તમે કયો તમારે પ્રસિદ્ધ વક્તાઓને મળી આવો થોથાઓ ખોલી આવો જાઓ એક પણ અવતાર આવ્યો આવ્યો હોય યાખી સભા સહિત બધાને બ્રહ્મ મહોલમાં મૂકી દીધી હોય પ્રેમાનંદ સ્વામી કહે છે ભાઈ અને જેને જે અવતારના જે પ્રભુના જે સ્વરૂપના દર્શન કરવા જુઓ સામો ચાલ એની ક્યાં વાત છે એના સંતોને એના ભક્તોને ઐશ્વર્ય આપ્યું મૂળજી બ્રહ્મચારી મહારાજ માળા આપી હતી મૂળજી કાલે જા સત્સંગ કરાય અરે મારાજ મને કઈ આવડે હું કઈ ભીણ્યો આ માળા લઈ જાય બીજી વાર અડાડી જાય ઉતરી જાય છે ને ભાઈ છેલ્લા મારા પ્રાણ કરું કરવા જોયા જેવી સાંભળો સાંભળો એક વાત સાંભળો સિદ્ધાનંદ સ્વામી છે ને બેઠા બેઠા સંકલ્પ કર્યા કરે કે મારા તો વાતો કરે છે કે અમારી મૂર્તિ અનંત સૂર્ય ઉગ્યા હોય કરોડો સૂર્ય એક નહી કેટલા એવા કરોડો સૂર્ય ઉગ્યા હોય એવું તે અમારી મૂર્તિ નીકળે છે ત્યારે સિદ્ધાનંદ સ્વામી બેઠા બેઠા વિચાર કરે કે દેખાતું કેમ નથી એ તો સાવ આપડે જેમ છે એમ જ દેખાય ને આમ જ લાગે બેઠા સાવ સામાન્ય માણસ લાગે તો સિદ્ધાનંદ સ્વામી વિચાર કર્યા રાખે તો દેખાતું કેમ નથી સિદ્ધાનંદ સ્વામી કે પૂછી જ નાખ્યું એલું તો મનમાં મનમાં ગોળાતું હતું પછી લાગ જોઈને પૂછી નાખ્યું કે મહારાજ આપ કહો છો કે અમારી મૂર્તિ કરોડો સૂર્ય ઉગ્યા હોય એવું તેજ પ્રગટા કરે છે અને એવું તેજ નીકળે છે તો મહારાજ એ દેખાતું કેમ નથી તો કે દબાવી રાખ્યું છે દબાવી રાખ્યું છે એમની પણ મહારાજ આમ જોવું હોય તો ન જોઈ શકો તમે એ રેવા દો ને એક આમ ઓલી વાત ઉધાર નહીં એમ આજે રોકડું કાલે ઉધાર એવું નહી મહારાજ કે પણ એને શું કામ જોવું છે તો કે ના પણ આમ આમ જોયું હોય તો ન સહન થાય અરે મારા તમે બેઠા હોય તમારું મૂર્તિનું તેમાં શું સહન થાય તો અર્જુન સમાધિની વાત પચીસ માં કરે ત્યારે મહારાજ જો ને છે કે જયારે જયારે એવા સમાધિ થાય ત્યારે બ્રહ્માંડ ફાટી જાય એવા કડાકા સમુદ્ર મર્યાદા મૂકે એવા જયારે તેજ લોડ ઉછળતા હોય દરિયા મોજા મૂક્યા હોય મર્યાદા મૂક્યા એવા ત્યારે ભલભલા ને પણ હિંમત નથી રેતી અર્જુન વિશ્વરૂપ જોવા સમર્થન નથી ધ્રુજવા મીઠા પ્રાર્થના ઉપર પ્રાર્થના કરે હવે બસ હવે બસ કરો હવે બસ કરો જેવા હતા દ્વિભૂત એવા થઈ જાઓ પ્રભુ સ્વામી ન સહન ન થાય એમ ના પણ આપ બેઠા હો અને પછી આપ દર્શન કરાવો મહારાજ કહેવાય રેવાય દે પણ નહીં પણ તમે બેઠા હો અને આ રૂલે મહારાજ કે જુઓ એક ક્ષણ જ્યાં ખુલ્લું મૂક્યું અને સિદ્ધાનંદ સ્વામી જોયું હા હા હા હા હા હા ચક્કર ફરી ગયું પાગલ ગાંડા થઈ ગયા ચોપડું ફોક ગયું ગયું ખલાસ ગાંડા મીડા કાઢ્યો હજી મળે હા હા હા હા હા હા હા બોલો મહારાજ આમને શું થઈ ગયું કે એમને ના પાડી દીધી તે જ જોવું આ જોયું તો થયું અરે મારા હવે શું કહું પૂરો રૂમ માં હર સિદ્ધાનંદ સ્વામી ને રૂમ માં પૂર્યા ગાંડા થઈ ગયા ઘણા અફસોસ કરવા માંડ્યા કે આ ક્યાં લપ કરી તે જોવાની મહારાજ કે મીંડ્યો તો ક્યારે નતો જો આ દેખાડ્યું લ્યો એટલે અમે સમજીને ઢાંકી રાખીએ છીએ બ્રહ્માંડના ઈશ્વરો પણ જયારે આવા સ્વરૂપ ને પ્રગટ કરીએ તો અમારું દર્શન કરવા સમર્થ ન થાય તો સેવા કરવા તો ક્યાંથી સમર્થ થાય તો જીવની તો શું ગતિ થાય જીવની ગતિ શું થાય સૂર્ય જેવો આકાશમાં છે મહારાજ કે એવો ને એવો આપણા ઘરમાં આવે તો બધા બળીને મરી જાય નાનકડો દીવા જેવો થઈને આપણી સામે બેસે ત્યારે સુખ થાય એમ અમે તો ઉલટાનું ઐશ્વર્ય સંકેલી ને માણસને સુખ થાય એવા થઈને બેસીએ છીએ કરીએ તો કોઈ સેવવા કે દર્શન કરવા સમર્થન થાય સિદ્ધાનંદ સ્વામીને પૂરી દેવા પડ્યા ગાણા થઈ ગયા પછી કોઈ સંતો પ્રાર્થના કરી મારા સાત સાત દાડા થઈ ગયા પેલા ગાંડા ગદોડિયા કરે છે આ હા હા હા હા હા હા એમ જ કરે આવા સારા સાધુ મહારાજ કે સારું લઈ આવો અને ગાંડા માણસની આંખો ફરી જાય તમે જોયું છે ને ચેરો જોયા જેવું હોય ચિત્ર વિચિત્ર થઈ જાય બધું આપણને દઈ આવી જાય સામે મહારાજ પાસે લાવ્યા મહારાજ માથે આમ હાથ મૂક્યો કેમ છે સિદ્ધાનંદ બધું હરખું આંખી મારી બોરબોર આંસુ પડી ગયા મા કોઈ દી નહીં કહું છેલ્લા મારા પ્રાણ કરું કુરવાન જોયા જેવી ચાલ છે અને એક વાત એ છે એટલે પ્રમાનંદ સ્વામી તો મહારાજને એટલે જ વંદન કરે છે કે હું મારા પ્રાણ આપી દઉં આના ચાલ એટલે આમની જે લીલાઓ છે એ જોવા માટે કે આવા ભગવાન છે પરાત્પર નારાયણ પુરુષોત્તમ છે એને કોઈ જ પેલી કમી નથી એની લીલાઓ જોવા માટે હું મારા પ્રાણ આપી દઉં પાછળ પાછળ પ્રાણ આપી આવી એમની એકતા છે એ મર્મ આપણને પણ શું કે છે સ્વામી કે એવો કોઈ વ્યક્તિ હોય સમાજમાં કે જે મન વાણી થી એક વર્તન હોય તો એના માટે પ્રાણ કુરબાન છે એટલે ગાંધીજી માટે કુરબાન કરતા હતા કે નહીં કારણ કે ડોસો જેવું બોલતા એવું મારું જીવન એ જ મારો સંદેશ એ ડોસો એમ જ જીવતા ને તો એના માટે મરી પડતા ને તો સહજાનંદ સ્વામી માટે બેખ લઈ લેતા ને મરવા તૈયાર થઈ જતા ને મહારાજ કે સંતો આમ કોણ કરશે ત્યાં તો બધા ઉભા થયા ગોઠણ તમે કયો શું કરવું છે તમે કયો તો પાણી ના પીએ તમે કયો તો આચ્છાદન ના લઈએ નિદ્રા નિર્ણય ના લઈએ તમે જે કહો તે કરીએ પ્રભુ કુરબાન થઈ જાય અને પ્રાણ આપે ગણાય મનવાણી થી કર્મથી જે એક વર્તે એ કુરબાન એના ઉપર પ્રાણ કરવા જેવા પુરુષો છે એમ છે પણ માણસ નું તો કઈ કહેવાય એક જણો સુ આને આરામ કરો અને કાગડા ક્રો ક્રૉ ક્ર કરે આ કે ભાઈ સુવા દે કાગડો વધારે ઉલટો ઉલટો એના ઉપર નમીને ક્રો ક્રો તને કહું છું વયોજાન સુવા દે ઘરમાં જુક લાવી દઈશ કરતો રહ્યો એટલે આ બેઠો થયો હમણાં બંદૂક લાવું બહાર આવું અને ભડા કે દઈશ એટલે ઉઠીને અંદર ગયો કાગડા વિચાર કર્યો બંદૂક લઈને બહાર આવે ત્યાં ઉડી જવું નક્કી કરીને બેઠો કાગડા ને ઊંધો નાખી દીધો પડતા પડતા મરતા મરતા કાગડો બોલ્યો માણસ જાતનો ભરોસો ન કરાય એ બોલે કઈ કરે કઈ બહાર આવીને ભડાકે દઈશ ને આને તો બારી માંથી દીધો મનવાણી થી એ એ જ એના ઉપર પ્રાણ કુરબાન જાણે કરી દઉં હેમાનંદ સ્વામી કહે છે જો વાલા છે વાલા તારા દંત દાડવના બીજ ચતુરાય ચાવતા રેવા સાડા અગિયાર થવા માં આવ્યા પછી લાંબુ કરીએ તો ઘણો સમય વે આવતો શુક્રવાર ક્યાં વાંધો છે કે અત્યાર સાંભળવું છે નથી બરાબર ને આવતા શુક્રવારે ત્યાં સુધી આરામ આટલું પચાવવાનું વાલા તારી નાસિકા નમણીનાથ જીવન જીવો એવી રીતે વર્તો એવી રીતે નિયમ ધર્મ પાળો કે બસ આપણા સત્સંગનું આપણા ઈષ્ટનું ખોટું નથી અને અધરબિંબ લાલ છે રે સાચી લાલા શું છે કે પફ બબ માં એ પ્રમાણે વાણી ઉચ્ચરે એ વઠની લાલાશ છે અને છેલ્લા મારા પ્રાણ કરું કુરવાન જોયા જેવી ચાલ છે વટની ચાલ તો સુંદર છે જ પણ આપણી પણ ચાલ એવી હોય કે જે આપણે બોલ્યા તો વચન પ્રમાણે વર્તે એ પ્રમાણે જીવન જીવે તો એ ચાલ બરાબર છે એમ કહી શકાય આટલી સરસ મર્મની વાત પકડવાની આગળની વાત આવતા શુક્રવારે સહજાનંદ સ્વામી